અથડા માં થાય છે આપડે અમારો દોસ્તો દોસ્તો નહિ જગત નો સ્વભાવ શું છે કે પારકા દોષ જોવા એનું નામ જગત મનુષ્ય અજ્ઞાન મનુષ્ય અને પોતાના દોષ જોવા એનું દોષ જુએ એટલે ઘરમાં વસ્તી વધ્યા કરે ભાઈ વસ્તી વધી હતી કેટલીક વધી ગઈ બહુ શું બધા તમારું જબે જમી જાય એ બધા છે અને ભગવાન તમારું ઉપરી નથી એની ગેરંટી આપું છું પછી શું આ હોય એટલો તમારો ઉપરી ગણો થાય હું તો બાળક જેવો છું તમે વડો પણ હું ના ભરું અજ્ઞાન મોટા કેવું ભાઈ અને હું તો એવું શીખવાડી દા બધાને બીજો કોઈ ઉપરી નથી એની ગેરંટી આપું છું બીજો કોઈ ઉપરી નથી એની ગેરંટી આપું એની આખી ગેરંટી આપું છું માની લીધું અને કોની જોડે અથવા બધાને તમે જેમ અથવા તૈયારી નથી કરતા એ તૈયાર થયા નહી આટલા વર્ષ બધા તૈયાર છે કેટલા વર્ષ લીધા ઉજવણી નહીં કરીને કરી દે બધી કાશા ગયા તમને સિન્સર થાવ તો એક કલાક માં મારા જેવા થઈ જાવ શું પણ એવી સિન્સરિટી હોય ને આ કારણો ક્યાંથી લાવે સિન્સરિટી કેટલી ધંધા કેટલા લેટલો ફાયલો નિરંજન ફરે મારે શુદ્ધાત્મા ને શું મારે લેવા જવા નથી નિરંજન ને તો સાચવો પડે તારે કેમ પડી જાય લખે છે તારા પેલા ચાર કર્યા એક નાખે ખરા માસ હતી કિંમત થતી ને ખરા માણસ આવી રીતે પહેણવા કરતા એને કું એવું સારું થમતર્યું સારું આવી રીતે આપણને અપમાન ખરેખર લાગે આપડે અપમાન જેવું લાગે તો ના છૂટકે લેવાનું ને દાદા ના છૂટકે લેવાનું ઉપર કાળો હોય ને લગડો હોય છે કાપ્ય ધર લગડો ખાધેલો ને ઉપર કેવી ઉપર ઉપાડવા કાફી ચકલું પડશે આ તો ઘણું લગડું પછી ક્યાં જઈશ પછી આખી જુદી બફાવે ને સહન ના થાય ખાટી નીકળે શું કરવાનું ફ્રી રે ગારી હોય તો ખાલી નાખી દેવિધા હોય એ સુધારવા પ્રયત્ન કરવાના જે મતભેદ હોય એ સુધારવા પ્રયત્ન કરવાના મતભેદ ને સારા અંદર દેવોલ જોડે લગ્ન કરવું અંદાજે ત્યાં બધું દસ ટકા બી ત્યાં સુધી લિમિટ હોય છે ડેવલપમાં બહુ કાપી કારણ ઉપરછાન <coughs> સરખા મારકુ છું એ સમજતી ના હોય જમ્ન કરતી નહીં ને નો વાંધો હું ઈંડા ખાવી નથી ખાવ નથી ખાતો સમજે છે મન વચન કાય નો આત્મા ઉપયોગ કરે એને ગુપ્ત કેવાય ગુપ્ત એને ગુપ્ત કેવાય જેને જ્ઞાન નથી ધર્મ મનમાંથી વિચારો જઈ જાય જોયા કરે નહીં રાખું કે તમે આજ્ઞામાં છો જ્ઞાન મારો અત્યારના તો આજ્ઞામાં જવાનું પરસોત્તમભાઈ નો પ્રશ્ન છે કે આ શુદ્ધાત્મા જેવું બોલે છે તેનો તમે બોલવા જાવ નહિ તમે શુદ્ધ થયા નથી ને ખાલી બોલવાથી થઈ શકાય ના બોલવાથી થઈ જાય ને છે જ બોલવાથી પાછવા આવે છે જેમ આપણે ઊંઘે રસ્તે ગયા હોય અહીંથી ચાર છો પેલો ગયા હોય ત્યાંથી પાછી ક્રિયા કરવી પડે ના કરવી પડે સુધાર્થમાં તો છે થવાનું કઈ કરવાની જરૂર નથી એ બધા નમય છે અને મને દેખાય છે ખરું તમને દેખાય નઈ તમને દેખાય છે તમારે દેખાય છે બધાને છે પોતાનું સ્વરૂપ સિદ્ધાર્થ ના છે અને તે જ ભગવાન છે તે જીયલાઈ જ્ઞાની પુરુષ રિયલાઈઝ કરી આપેલાઈઝ થઈ આપણે યાદ આવે તમે રાત્રે જાગ ઓછા થવા માં આવે આ પ્રશ્ન સારો છે આ પ્રશ્ન સમજવા જેવો સમજાવ્યું શુદ્ધાર્થમાં તમારી અનુભવ માં નથી ખરાબ કામ કરે છે તો પછી શુદ્ધાર્થમાં ખરાબ કરનારો પોતે રહ્યો નથી પછી પોતે હતો જ નહી પેલો આ ખરાબ કરો છો એ સારું કરો છો તે આરોપ કરો છો મૂળમાં વસ્તુ એટલે જે માણસ કરે છે તે પોતે નથી પોતે નથી પ્રકૃતિ કરાવે છે પણ કરાવે છે પ્રકૃતિ અહંકાર કર્યું એ પોતે નહીં કરી આપે છે એનો અર્થ એ કે સારું કર્યું કે ખરાબ કર્યું એમાં આપણે કાઈ નથી એમનો પ્રશ્ન છે કે પ્રકૃતિ ના બંધન એના બંધન તો જીવે છે ને પોતે પ્રકૃતિ ના બંધન પોતે જીવે છે તો ખરો ને એમ ભાઈ નો પ્રશ્ન છે એમાંથી મુક્ત થવું એ અનિવાર્ય છે ને એમ કે છે કે પોતે શુદ્ધાત્મા બ્રહ્મ બ્રાહ્મિક સ્થિતિ માં તો પોતે શુદ્ધાત્મા છે પણ જ્યાં સુધી ત્રિગુણાત્મક પ્રકૃતિ ના બંધન માં છે બોન્ડેજ માં છે પ્રક્રિયા કોઈ ક્રિયા ક્રિયા નથી રહી આ અમે કહીએ અત્યારે ભાઈ બહુ મુક્ત એમને પૂછો ને બધું અનુભવ છે એ મુક્ત અવસ્થામાં છે અને સર્વિસ કરે છે સર્વિસ કરે છે થાય એવું નથી એટલે પાપ ધોવા પડે કૃષ્ણ ભગવાન ગીતાની પાપો વાળી ના જરૂર તો નથી પડે આપડે આપડે હિસાબ થી થઈ રહ્યા એવું ખબર પડી ને માનવ જીવન નું એક લક્ષ્ય તો એ જ છે ને માનવ જીવન નું લક્ષ્ય તો એ જ છે કે દરેક ની ઈચ્છા હોય દરેક પ્રભુ નો ભગવાન નો સુખ ભોગવવાની તો દરેક ની ઈચ્છા હોય પણ ઈચ્છા વાર આવતી નથી ના જ્ઞાની પુરુષ નો સહારો જ્ઞાની પુરુષ ની કૃપા સિવાય નહી કૃપા જ્ઞાની પુરુષ આ તમને દેખાય છે તે જ્ઞાની પુરુષ નો છે આ તો ભાદરેન્દ્ર પટેલ છે કોણ છે ને ચંદુભાઈ નામના પટેલ છે ચંદ ભી આવો ચંદ ભી કઈ ગયા આ બોલે છે તે પણ છે આ બોલે છે પણ છે શુદ્ધાર્થમાં બોલે છે ચૈતન્ય બોલે છે ના કરે કેવું શું કરે સમાધિ રે એ સાતી સમાધિ છે અને એક ક્ષણ પણ સમાધિ ના જાય એવું જોઈએ કેવું છે એક ક્ષણ સમાધિ જાય અને ચિંતા થાય તો તો મારી પર દાવો મળવા કોઈ ચાલુ ખાલી ફી નથી ભાતી જો તમે કી મોટી લો છો તમે તારી ગેરંટી આપો પછી ફી નથી ભાતી તમે છો છો ને અને તમારે છ મહિના બગાડેન બરાબર એક જ કલાકમાં એક કલાક માં તમારા દેખાય તમને આવું દેખાય છે એવું કે નથી વ્યવહાર બધું બોલવું પડે દુકાન દેખાય એવું બોલવું પડે બિયોન્ડ માં જવું જોઈએ દેહાધ્યાસ તો નહી કરતા તું કર્મ આ દેહાધ્યાસ છૂટે તો કર્મ નો કરતા તું નથી આ ભાઈ ને કઈ જાય પાંચ હજાર રૂપિયા જાય તો આપના કરતા સમાધિ કહે ને એવી સમાધિ રે છે શુદ્ધાત્મા જે થયેલો હોય અને સર સમાધિ વાળો જે આત્મા એમાં ફેર ખરો કે બંને એક જ રૂપે શુદ્ધાત્મા થયેલો હોય એકદમ હોટકા ના થઈ જાય ધીમે ધીમે ધીમે ધીમે એટલે પાણી જોઈ રોજ રોજ સત્સંગ કરવા આવે પાણી જોઈ જાય પછી બધી શુદ્ધાત્મા નું જ્ઞાન લે શરૂઆત જે અને છ બાર મહિના થાય સમાધિ માં ના આવ્યો જાય ના આવ્યો એની વર્ષમાં બાર મહિના થાય માં આવે ને હું કઉ છું મારી જોડે એક તાળો ના આવે પણ જોઈ એમાં પાંચ આજ્ઞા આવી છે આ પાંચ આજ્ઞા માં તમારી રહી શકાય નહીં એટલે તમારે થોડો વખત સત્ય આવી અને જાગૃતિ વધારવી જોઈએ જાગૃતિ પછી તમારે સહેજ સમાધિ વધટ થાય નહી જે છે તે છે તેમાં ઓછું થતું નથી આ જગત માં આત્મા નહિ અનાત્મા નું પરમાણુ પણ વધગટ નહી થતી આટલું બધા લડીઓ થાય તોફાન થાય છે એ શક્તિ ને આપડે કયા સ્વરૂપે સમજવી તો પછી આ બધું કમઠાણ જે શક્તિ ચલાવે છે આ બધું કમઠાણ જે શક્તિ ચલાવે છે તે શક્તિ કયા સ્વરૂપે ઓળખવી આ બધું ચલાવે છે તે એવું છે ને આપણને પાંચ જણ છે હા એવું છે સાયન્ટિફિક સરકમ આવી જ સમજાય ને ભેગા થઈને કોનું નામ દેવાય એકનું નામ દેવાય નઈ ને સમજાય છે ને અને તે આ ફરજીયાત છે આ સંસાર માર્ગ છે શું છે હવે આપડે આ શુદ્ધાત્મા જે જ્ઞાન લઈએ તે એક મંડળ કે વાળો નથી થતો આપણે આપડે જે આ શુદ્ધાત્મા જ્ઞાન લઈએ તે એક મંડળ કે વાળો નથી થતો વાડો હોય નઈ ને સ્વાભાવિકતા આવે નીભાવિકતા હોય તો સ્વાભાવિકતા બધામાં દર્શન કરે તેમાં દર્શન કરો છે ઝાડપાન ગાય બધા દર્શન કરો તમે ચોક્કસ બધા દર્શન કરો પછી એમાં જુદા વાડો ક્યાં રહ્યો બધે જ ભગવાન દેખાયા હવે શુદ્ધાત્મા નું જ્ઞાન લીધેલો માણસ હોય અને કોઈ એને લાફો મારે અને એ સામો લાફો મારે તો પછી જ્ઞાન કોઈ લીધું હોય શુદ્ધાત્મા જ્ઞાન કાચું ના પડ્યું કે શુદ્ધાત્મા જ્ઞાન કાચું પડ્યું ના કે તો એને સાચી લાફો માર્યો સામો એ લાભ માં આવ્યો નઈ તે વડે છૂટો હોય છે કઈ રીતે પસ્તાવો થાય આવું ના થવું જોઈએ કેમ થાય છે પણ એ પસ્તાવો ના થતો હોય એને પસ્તાવો થાય ખબર પડે પસ્તાવો થાય માફી માંગવા આવે તો સમજી શકાય કે એને પસ્તાવો થયો છે તો કેવી રીતે સમજી શકાય પોતાની ખબર પડી જાય ખબર પડી જાય એને પણ એ કન્ફેસ કરે તો એ ભૂલ ખબર પડી છે એમ ભૂલ થઈ ખબર પડે ની એટલે પસ્તાવો થાય પણ બીજા માણસો ને તો એનો અનુભવ ના થાય ને આજે શુદ્ધાત્મા નો અનુભવ કેવી રીતે થાય એને આ શુદ્ધાત્મા નું જ્ઞાન લીધું એ પરફેક્ટ થયું કે કેમ કે એની અસર થઈ છે કે કેમ એમ કઉ છું આપડે સમજવું કેવી રીતે એ પોતે ના જાડતો ભાઈ એ મને આવું પત્તા થયો છે બાકી કોઈ પણ કર્મ કરતો હોય વ્યવહારિક એ ખરાબ કર્મ થતું હોય પણ એ થઈ શકે એ માને કે હું નથી કરતો હું આ ભાઈ લાફો મારું છું નથી મારતો શરીરે મારો નથી એવું કેવાય ને એ શરીર મારે જોખમ છે એ બચાવ કરે ને એ શરીર ને સ્વાયો બચવો જોઈએ એટલે ફરી શરીર મારો ના બોલે શરીર શરીર મારતું જ નથી બરાબર એ છે તે નિશાંત ભાવ છે जोखमदारे तो नहीं करता मीटे तो सूटे कर्म करता तो उमटू आप भाव आपो जो रहोते आ... पारे भाव जो रहो जी